જે કર્મ કરતા કરનાર હોય ને એ પોતે હોય ખડો હું કહું તું આ કીધું કરવું તે ઉદયકમ છે આપડે ખરાબ આપણે ચારિત્ર મોહજ ઉદયકર ચારિત્ર મોજાપુર આવો આવો આપ વાઇફ છે તો ગરમી બનાવવાની ગરમી સ્પ્રુ તો હું મને નથી સમજાવા રે ગરમી આ પ્રિગેશિયન તો યાર મને નથી તો આ મને લઈને પરની કે લઈને કે તમારે આવો તો કે તને જો કે ચાલે કે તમે સંજોગ લખના સંજોગ ના લખો પછી સંજોગે આવો ભાઈ ભાવ કર્યો એક મેસીલભાજી ના ભગ્યા ખાધો તમારું હા એટલે તમને કે મોલ દેતે આ કે કે આ પડાય છે પડી પડાય ડાયરા સાબ ડાયરા હાવાનું હતું ડાયરા ભરાની વાત હતી હા કોઈ પણ નથી રે ડાયટ આના સાઈડની નીકી પાસે બરાબર તો ડકરાનું હતું કે આ રેકો સ્ટિંગોડાનું લખવા છે દાખલો બધા યાદ આવે યાદ આવે ઘણી વખતે કઈ ને જે સ્વ છે ભેગા થઈને આયા તમને આપ્યો પણ અમને જોઈ જ ના કઈ ને ખાય આ બે તમે પા આગળ પાછા કરતા દેખીએન બનાવ્યા છે અને જો મારે એરકશનની જરૂર હોત તો એવું સમજો એરકિશન દાખલા આપે છે એરકિશન તો બહુ બધી ચીજ છે જેમ તો ના હોય તેને એનો હલકો બનાય એવું હું પ્લીઝ ના હોય તે હલ્સ બનાય એવું મને ધંધો કરવા માટે આપણને કટેલ ના પડી જોઈએ પકડી લે પકડી લે ખેતર નો ધંધો કરનારા ખેડૂતો હોય તેથી જઈને એને માટે શું કહ્યું સહન કરો સહન બાવીસ ટકા મે તો આપના બોલી દે કારણ મત પક ઘારો તરત પંપાય સબ બો હવે હા બસ いや તા ના પડો તો એ કેમન કેમન માનિત તો આવ તો બહુ બોલ આ નહી માનો તો આવ તો બોલી દે શું થા તો કેમન એટલે મને વાત પર મૂક કરી તો મતલબ સા તો ઓર જાનરે બોલી તો ના આપણને ખબર પડી ઉદય પછી કાચો ના કરો ગ્રહણ કર્યા પછી કાચો ના ભાઈ આપડે અહિયાં પુસારીઓ ગ્રહણ કર્યા પછી કાચા નહીં બધા પણ એને પૂંછાય જોગ લખા ટેવાસુ સંજોગ કયા છે બીજા બધા સંજોગો બાહી ભાહિયા બાહિરા ભાવા બાવાહી સંજોગ લખાણા ક્યાં બોલ ખાય છે કે સંજોગો ની ખબર એ ઉત્પાદન ક્યાં આવ્યો હા ઘર હમ કરવા ની તસે તે તૈયાર આવા યે ભાવ કરે છે સરદાર તો આ એટલે અમારા સંજોગો બધું એટલે આ રાજે ચાર્જ કરી ઉતતે ડિસ્ચાર્જ માં આયો હા તે પૂરી ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ ઉપર થી છે ઉપર માંગેલું ઓ બરાબર છે ત્યારે હા થઈ ના થઈ ના હા કેટલીક સિદ્ધાંત ની વાતો આ નવી આપી જે ભાષા જે છે આપણે જે નવી ભાષા પ્રયોજી વહેલું સમજ પડી જાય છે આ નિર્જરામાં આ પંડિતો છે ને એમદા નથી એક્મ થાય એનો એનો અર્થ કરે અર્થ કરે પણ શું હશે બીજી ભાષા મૂકી શકે હસ્તક જેને થયું હોય બીજી ભાષા બોલાય નઈ એક અત્યાર કોઈ થઈ નાખશે જેને પ્રત્યક્ષ નો અનુભવ છે જેને એ વસ્તુની પ્રત્યક્ષતા થઈ છે મારી જવાબદારી ફેરવવા માં શું થાય છે કે પેલા સાંભળનારા શાસ્ત્રો માં પાછા જતા નથી ફાયદો બઉ મોટો સારી જવાબદારી નવ તત્સો નવ તત્સો બે તત્વો ચાર્જાર્જ એટલે ચાર્જ એટલે બનવું અભ્યાસ અભ્યાસ કુ કેવાય મા બાપ દેખાય બંધનો બંધનો આ મા બાપ દેખાય આશરો ચાલો ને તો પણ આશરોપ દેખાય છે આગળ અજ્ઞાનતા શું એજ બતાવી દીધું એનું ઉડિયું કાપી નાખ્યું આગળ અજ્ઞાનતા શું છે એજ બતાવી દીધું બ્લેન્ડર કાપી નાખ્યું લોકો જાણવા માટે લોકો ને જાણવા આવે છે सर्व दुख ना विनाश थे कई एक वस्तु बताई कि हूँ भूपेन्द्र छु दुख नु कारण है हूँ शुद्धात्मा छुख है एक बन्ने थी गई ते घर ધ્યાન આપ્યા પછી કહો છો કે ચાર અને ગ્રહણ નો કડાક હવે રહ્યો નહી ભૂલે સરુલે ભૂલે સર ને ખુલ્લા છે તો બે છે તો પ્રારંભ કે અને પેલો રઘવાયો હોય ત્યારે પૂછાથી કે રઘવાટ કરતો હોય એને પૂછા ચાનો કાશા નાખે રઘવાટી હોય તેને પૂછા જ કે ઓછા ભાઈ કેવા હોય હોય વસ્તી ઓછી હોય ને તો રઘવાટી પાસે પંડિતો પાક છે ભગવાન નું આવું થાય ભગવાન બોલે પંડિતો એવું ગોઠવી આ સ્ટોક ક્યાંક પછી ગોતે બે ભેગા થયા એટલે કસે મારું ગોઠવેલું આ બરોબર છે પેલો કસે મારું ગોઠવેલું બરોબર છે पंडितों गोवे पी पंडित भेगा सर्वर निराया બંધ છે અને ગઈકાલ ના પેલા સત્સંગમાં કહ્યું હતું ને કે જાનવરો સારા જાનવરો સારા એમ કે ગઈકાલ ના સત્સંગમાં આવ્યું હતું કે જાનવર સારા તમારા કરતા તો અક્કલ નઈ ને અક્કલ હોય થઈ શું અક્કલ થી એ બસ ક્યાંથી લાવીએ કે લાંબા જવાય નથી િટી ને મોરલિટી પ્રસન્ન કરવાની ઈચ્છા પૂરી થશે થોડા ઘણા માણસો કસેડે માણસ તમારે ગમ વધારે બારખા હર દેનાર એટાર ગમ મત નારે હે સિંહ તો ના હા બોલ બાર બરી કાલ નું કી બોટ મોરા પ્રાર્થના દરેક કાલ નું નક્કી બારખા હર કોઈ લે કે દુગા હા પ્રત્યુ દેને ગમ માં આવ ઓય તો માજ દસિલાર તારી તુસી થી ઉચ નથી શું બનવાનું છે ડા અને નકમ માં હા એક વાર આખે છું આ ઘણી બધી બોલી છે આ એક જ જાતે રાખે શું નહી શું છત્રી ને લડે પડતા એમને છત્રી ને કીધું ના હોય છત્રી ને ગમે તડી પડે બાપે ના હોય જોડે લડે કાપી બતાવાનું કરનાર શું હતું માનનાર તેવું માનવું મારી દુઃખમાં બહુ જ આપે કૃષ્ણ ભગવાન માં કાયદામાં જતી જી લઈ જતી એમ કેવાય છે તો એ રીતે સાંપ્રત સમાજ સાંપ્રત સમાજમાં અન્યાય ખરી રીતે અન્યાય થતો નથી અન્યાય કર્યું પડતો અન્યાય જે લાગે છે કૌરવ હતા ની આગળ મેદાન હતું ટાપ સખત એટલે એમના મને પાણી દેખાય છે વાઘાના બધા પાણી હતું ને પાણી નું ભ્રાંતિ કે આ પાણી અને કપડા ના કલર મનુષ્ય અન્યાય સહન કરવો પડે છે કે જેને સહન કરવો પડતી એની જ ભૂલ છે સારી રીતે સહન કરાવ છે તેની ભૂલ છે અને કુદરત શું છે ફરજીયાત કરવું પડે છે અથવા કઈ દાદે દીકતા મારી ભૂલ છે મારી ભૂલ પરિણામ છે એટલું જો તમે માનજો પધર માંથી બહાર નીકળી વાત કરી છે કે આ તમારે પરિણામ છે તમારે દાદાજી મને ખરું મારી ભૂલ છે માટે એનો તો શ્રદ્ધા આવતી દાદાજી પણ શ્રદ્ધા આવતી દાદાજી કે સંજે પડ્યું આટલું બહુ સહન કર્યું સંજે થાય શ્રદ્ધા ઉત્પન્ન થશે બીજો કઈ પ્રશ્ન છે તો તો કે આચાર્ય ગજવું કપાયું તમારો ત્યારે ગયા તે કરી શું કે કાપલા તમારે સુ થયો અને હિસાબ જયારે પકડાયા છે આ તબક છે અને ભૂલ નો સ્વીકાર પણ કરી લીધો સ્વીકાર તમે સમજે ગોગરે ભાઈ પૂછે છે આપડી એ સુધારવા માટે શું કરવું આ જે ભૂલ છે આપડી તેને સુધારવા માટે શું કરવું તો પૂરી ભૂલ નહીં થાય અને અધૂરું હોય છે તો ભૂલ થાય છે પણ એના જ્ઞાન ના આધારે કોઈ પણ આધાર જોઈ ચાલવા હોય તો અહીં મૂકે મોરાવેટર ફળ આપે એટલે તમારા મેં જાણી હોય તેના આધારે સમાચાર મનના કહેવા પ્રમાણે ચાલવું નહીં મન ના કેવા પ્રમાણે કેટલું કરવું જ છે મનના કહેવા પ્રમાણે ચાલુ અને મન જયારે વિરોધ કરે ત્યારે મન ને થોકી કરી આમ સાય ચુકાવળા હોય એ મન કામ નું નહીં નહી તો શુક્ર સાહેબ મનતા પછી થાય છે તેમ ચિરંજીવ શાશ્વત આપણું જ્ઞાન મેળવવા માટે સોનાની જેમ ખૂબ તપુ જરૂર નથી પછી અલ્પ પ્રયાદ એ તાપ યાદ જ નથી એટલે હું જાણી છું આ તપેલું છે આ જયારે બેસું છું ત્યારે કોઈ વખત એક ચીકી થઈ શકતી નથી તેનું કારણ કોઈ વિચાર પણ મનમાં કરતો હોય છતો આમ કેમ થાય બે જવાબે છે ત્યારે કોઈ વખત એક ચીજ થી કોઈ વિચાર પણ એકાગ્રતા થતી નથી બિલકુલ એ કુકર એકાગ્રતા રહે છે એકાગ્ર શક્તિ ભાઈ જબરદસ્ત પણ તમારે ગમે ત્યારે ગમે તે તમારે ઇન્ટરેસ્ટ છે અબિયામાં ઇન્ટરસેક્શન ચાલે છે તા વૃંદરે શ્રી એકાગ્રતા કી જીતને કલ્યાણ કી એના એના ઇન્ટરસ્બ્દ થઈ ગયા અચ્છા તો ઓરવા એકાગ્રતા અમે બેહેતે બેહે એકાગ્રતા ને કહીએ ઇન્ટરસ્બ્દ થઈ ગયા ક્યાં કે લક્ષ્મી દેવી નું પુત્ર જીની દેવી નું આ રાત રાત આવજો કાં કે રી રી બેઈ આપણને કઈ મળે ભાઈ કે પૈસા ના તો એવા બઉ વિચાર આવતા નથી હા કેવા પૈસા ના એ બરાબર તમે માસ ને થવા તો પૈસા તમારે ગાડી વાપર ને બહુ વાંધો અરે કેમ અહી ચૂક નહીં ખાતો આપડે જોડે ગોળા ભાઈ ના થયો આપડે ગોળા પોતા એવું જાણતો આઈ તસ જાણો ગાડી કેવું જમ કે ગાડી ડ્રાઈવ કરેલી ગાડી ડ્રાઈવ કરેલી હા તું કઈ પછી કારણ કે એમાં પોતાની જે સાઈડ છે એટલે એમાં તો આ સેટ છે એવું તો બરાબર સમજે ભાઈ ને કઈ બીજું બધું મોક્ષ ભેલા ઈચ્છા કરવાની જરૂર કઈ જરૂર નથી મોક્ષ ભેવાની ઈચ્છા જ કોઈ કરવી ના છે પણ મનુષ્ય શું કરવું જોઈએ ये ही मात्र दुख खोर है दुख खोर दुख खोर रहने को आ झाड़ पान गिरियो बकोरे में दुख खोर है दुख खोर देखे दुख खोर बोलें यहां है मुख में क्या जरूरी है प्रश्न की अर्थ दे दे दुख खोर है ये मात्र लोभ इच्छा प्रमाण બધા લોકો પોતાની ઈચ્છા પ્રમાણે ખોરે છે ના સુખ ને એટલા નહી બધા લોકો સુખ ને ખરે છે અંતે દુઃખ વાળવા સુખ જોઈતું નથી એ આ વાત આવી છે ને એટલે શું ખવું છે દુઃખ ની ઉપાસના પણ કરી શકાય એની ઉપાસના હોય દુઃખ ની ઉપાસના દુઃખ ની ઉપાસના એની ઉપાસના બે વર્ષ પહેલા જ્ઞાન વિરુદ્ધ પછી અશાંતિ થઈ પણ હવે ક્રાંતિ અને અશાંતિ માં કોઈ સભાવ લાગતો નથી તો આ પ્રગતિ કે હતું જે જ્ઞાન ગણો વખત દૂર થઈ હતી ગણો વખત દૂર થયેલી પછી અશાંતિ થાય તો ખબર પડે કે અશાંતિ થાય છે એમ હવે તેવું કઈ ખબર જ નથી પડતી હવે તો એવું કઈ ખબર જ નથી પડતી પ્રોગ્રેસ ની રીતે કે હવે આ કશું રહેતું જ નથી અને કોઈ અપમાન કરે કશું કરે તો અસર જ નથી એટલે પ્રોગ્રેસ કેવાય ને ન રહે એટલું જરૂર છે બીજી કોઈ જરૂર નથી પણ હવે તમે આમાં પૂછા કેટલો કરો મને કેટલા કેટલા કેટલા કલાક મજા આવ્યો સાત આઠ વખત મળ્યો ચાર બધા શું થાય ગ્રેજ્યુએટ થવા ગ્રેજ્યુએટ થવા તમને એમ લાગે છે સુધાર કરવાની જરૂર છે ભાડું ના આવે તમારા પ્રમાણે પણ દાદાજી બિલકુલ ગયા થોડું ઘોડ બોલાય છે ગયા પછી કોક નહીં જવાનું પડે અત્યારે એ જ અમે કહે છે અમે એ જ કહે છે મને આઠ કલાક આપજો સનાતન સુખ કાયમ જે દુઃખ પછી દુઃખ ના આવે એમ સનાતન તમે આવું છો બોક્સ માગવાની જરૂર નથી માણસ જાણે છે કે તેની સાથે નથી આવતો છતાં પણ આ દસ વાગ્યા ઉપાડ કાવા દાવા માંથી શા માટે ઉપયો નથી આવતો ન મારું શું હવે જોઈ ને આ વેબાણ પણ બધું થઈ રહ્યું છે એના કર્મ ના ઉડે એના પૂરા થઈ જાય છે डिजाइन बसला અમે પછી ભાઈ ખરું વાક્ય આપ્યું છે એનાથી ઘણા દુઃખ માર્યા હતા તારીખ હા ભોગ ભાઈ ભૂલ આવું કોઈ વાક્ય નથી આપ્યુંક્ય આપ્યું હોય તો પછી એની રજૂઆત જે થતો એ નહી થતા મને એના ગુનાગાર જેવું નથી રાખતું મને આ રાગે પડવાનું છે તો દાદા થોડો આશીર્વાદ ચોક્કસ તંત્ર આશીર્વાદ ને આપણું દારૂ ગયો તારો મારા ભૂલ એ જે આપણે કહ્યું તો પછી આપડે કઈ પુરસાદ કરવાનો રહ્યો જ નઈ ને પુરસાદ કરવાનો પછી કશું રહ્યો જ નઈ ને પુરસાદ ક્યાં કરો છો તમે તાર ઉઠો છો ઊંઘા ઊંઘો છો ભૂખ લાગે અફસોસ ના થયો कही दुणा। कही दुणा। दुणा। कही पर, कोई नही करो तो कारण के ज्ञान नहीं नहीं हो अफसोस ते भोग ज्ञान तेरे कपड़े मारोज हिस्सा मैं आ हिस्ब थ એટલે તમને અફસોસ નહી થાય અફસોસ થાય કે હા